દૂધ ને દૂધ થી એટલે દહી કહેવાય નહી કોજ કહેવાય શું કહ્યું કોશ કેવાય અને દહી થાય ત્યારે કાઢી થાય દરેક દરેક દ્રવ્ય ક્ષેત્રે દ્રવ્ય ક્ષેત્ર ક્ષેત્ર માં તારે જ્ઞાનીકુણ શું કે હું કેવું બોલ્યો સાહેબ અહીં કેમ ને કોઈ શું થાય હા ક્ષેત્ર નો ઘર લડાઈ નઈ તલવારી લાવી એ ક્ષેત્ર માં ભયંકર છે તે નિર્દયતા ના પરિણામ ઉભા થાય એ ક્ષેત્ર સિવાય બીજી કોઈ એ ના થાય એટલે એ લોકો નક્કી કરેલું કે આ ક્ષેત્ર કુરુક્ષેત્ર નેપાળ ને બધું બધે યાત્રા હતી રસ્તામાં બરેલી આવી બરેલી આવ્યું રાખી ને બધાની બસો રાખીને કે તે કોઈ જવાબ નહિ આગળ ગાડી બને નથી રહેવું હત રસ્તો લૂંટાય છે માતા મેટું હોય લાડવાનો કેમ છે ભેગા થાય તારે કાર્ય થાય લોકો શું કઉમત કરવી નહીં શું કર્યું અને હિંમત થતી હોય હિંમત થતી હોય ના ચાલુ રાખો એટલે આ તો ફરતા આવ્યું કે આ પાછા આપડે સમજાવી જયારે ગણાવે ત્યારે મુશ્કેલી ઉભી થાય જયારે આપડે ચમત્કાર ગણાવીએ સાયન્ટિફિક રીતે આમ થયું એ લોકો નિરાશ થઈ ને ગયા અને તમે નીકળી ગયા તમારી બસ નીકળી ગઈ એ કઈ કોઈ માણસ ભગવાન લૂંટવા ના રહેતા ના થાય ભગવાન કે લૂંટવા થયેલું પણ ભગવાને આ કાયદા ના દીને વિવરણ કરતો હતો વિવરણ વિવરણ નાની બાબત કરું બરોબર જયારે વાર કપાણ થાય તારે દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવ ભેગા થાય જાણું ભાવ ઉત્પન્ન થયો વાઘાવાનું આ ભાવ ઉત્પન્ન થયો પછી દ્રવ્ય ક્ષેત્ર ને હવે વાળ કપડા નીકળું આજ રવિવાર છે તે બંધ છે વાંચી બંધ આ ક્ષેત્ર મળ્યું એટલે કારણો થયોગુ ના થાય એ વાર હોય તો કપાય ને કઈ દુકાન નથી કાપી લેશે એટલે પાછળ વિચાર મળ્યો પાછો જેવું બેસી ગયું અને તેના પછી બે બે બીજા બેસી રહ્યા ભાઈ એટલે કાળમાં કેવું નથી શોધી દેવું મારે બેસી ગયો આ બધા પૈસા પછી આપડો કાળો હશે ને પ્રશક્શન કરવાનું સમાધાન જેમાં સ્ત્રી ભાવમાં શું કરે પેટમાં કેવી છે આ છોકરી જન્મિતર કેવી છે પાંચ સાઠ બની કે કેવી છે પાંચ વાય હશે કે પંદર વર્ષની હશે તો કેવી છે વીસ વર્ષની હશે તો કેવી હશે પછી ત્રીવાની થઈ તો કેવી ચાલી વ્ય થાય કેવી પચાસ ગયડી થાય તો કેવી પચાઘાત થાય તો કેવી અને મરણ તો ખરી પથારીમાં તો આ લાકડા મૂકે કેવી દેખાય એના હો શું કરું આવું આખું આખા માં તો મૂકવું પડે નક્કી કરવું પડે બધું જોવું છે અપમાન તો છે અને તમે આમ કરો ચાર મૂકો બોલાય એટલા માટે નઈ દેવી તરીકે સમજાવતા નામ નામ તો ના બોલે એ આયા નથી એ આયા નથી કોણ એ કરી બોલો નહીં એ આયા નથી કે ભાઈ છે બહાર ગઈ છે નહોતી ભાનુબેન ભાનુમતી ભાનુમતી કહેવાય શું કહેવા માં છું તો આપડે રોફ પાડો દે ઘણી મૂળવાળો ઉપર ઉપર દીક્યા કે આ ગરતા તા તા ઉડી હાલ મારા ઉપર મેને રે દેવ થયા લાગે હાલ મારા ઉપર બેઠા છે દેવ થાય ને કે એને દેવ થાય કે બરસ્તો લાગતો હરી જોને ભલે છૂટ પડી ગઈ નારા હે ભાવ છે એમ શું કા કે જાતિમાં એ જાતિ ની જે પુરુષો ને આબરુ છે એ તો આ લોકો ને જ ના છે અને પુરુષો વગેરે પુરુષો વગર એમની આબરૂ કઈ કઈ કઈ કઈ આગળ દાદા તમારા લોકો બેન એમ કે છે કે તો દાદા તો તમારા તરફ જોઈને જ વાત કરે છે અમારા તરફ તો જોતા જ નથી તમારા તરફ જોવાનું એમના તરફ જોયું નહી તો આરી સામે કેવું દેખાય વાર ની વાત કરી પચી વાલી ઉમરે આ વિચાર તો હારું નઈ હા માફ કરતો હતો રવિવાસે છે હું આ બીજો બીજો વાર આગળ કરતો અરે હું મેયર કરીશ રિવાસ પૂરું કરો હા નિમિત્ત ના બચતો પડે પ્રજા કેવી છે ના હોય તેની પણ દોસ્ત હોય રહ્યો નથી ગમે જ નહિ સારું આ તારું ગમતું હીરાબાને ડબેલા રહેવું સારું પણ આ તાર ગમે શ્રી કૃષ્ણ ભજિયા બના આપણું કે મેં ક્યારે તમારો ચલો કર્યું પણ આ તો હું મારી એક ટાઈમ માટે કોઈ એમને બોલવા ખાતર બોલે બાપ એવો મારે મારા મને ત્યા ત્યાંથી બોલતા હોય કચરે કસે કરે હા હું કચડે જેના હાથ આપ્યો જે રૂપિયા રહેવા ધર્મ ની વાત છે કે શું શું બધા જાણવાનું જ હોય છે આ ધર્મ જોડે આ તો ધર્મ પતે પતે રસ્તું આ કૂચા જરૂર છે પણ એય એય એય વિચાર કરો કે આજે કાયો કે છે અજંપો કરાવા ની ટીયા કેલી છે અજંપો પછી પછી આપણે હો લાઈટર દેખાય એ પછી દેખ 19 10 મહા મંત્રી કનુબેને ત્યાં આવિત માજીએ મમતા છોડાવડા આત્મા છે એ આપડે નિકાલી માલ ખેલો મમત મમતા જ ના ધારા પ્રમાણ ચાલતા ગતિ ના જ જ્ઞાન હશે એ પકડ્યા પછી રહીશું મારી પાસે નહી કદું બાર આપે લે આ કહ્યું અને જો એવું મારી હાથ માં હોત ને તો આ માનીકળત નહીં જે હાથમાં લગામ નાખ્યો વાણી નીકળત નહીં લોકો કેટલું હિટકારી થઈ ગયું આમાં કણબે નો હાથ લોકો ને હિટકારી થાય દરેક માથે શિકારી લીધું એવું એમની ભાવના લોકોનું કેમ કલ્યાણ થાય આ દાદા નાથી થાય કેવું ના કર થાય જોઈ દે ફાયલો જોયે એમાં કોઈ ભલી વાર ના હોય ફાયલો મળત જોઈ દે એમ ભલી વાર ના હોય એટલે મુક્ત મને હોય મુક્ત મને શું શું લેવા દેવા આપણે વ્યવહાર થી લેવા દેવા દેશ જોડે દેશ ને બહુ પંપાર પંપારી કર્યો હોય નવડાઈ નવડાઈ કર્યો હોય પછી કોને કેવા જાય ફરિયાદ ક્યાં કરે ફરિયાદ કશું કરવાનું વકીલો કા બીજી બાજુ વકીલ કરે ફરિયાદ કરી આપણી ભૂલ છે ભૂલકાળી માટે ભૂલ છે દેખાતો નથી એવા એવા બદરિયા દેખાય છે કેવો ફેર પાસે કઈ હારીઓ પહેરે કેવો મારતો એ પેપાર માગે એટલે કેવો પેફાર માગો બિલકુલ ઉકળતી વસ્તુ ઉતારીએ તો એકદમ કે ચાલી ઓછી થઈ જાય છે ધીમે ધીમે ગ્રેજ્યુએટી ચાલી થતી જાય સારી થયા પછી એને ઉકળવાનું કઈ સાધન છે નહીં આ તો એકશન ઉકળે પછી એના એના કારણમાં સમજ નથી એટલું મુખ્ય કારણ તો આ સમજ નથી એટલે આમ થાય છે સમજ નથી એનું એનું જ પરિણામ છે આવે ક્યા એવું મુક્ત પૂરું સમજાવે તો મુંબઈ જોયેલો મુંબઈ બધું જોયું હોય તો બાકી નકશામાં એને જોયેલું ને આપણને દેખાડે એમ પરિવાર શું કરવાનો નકશા મુંબઈ ને શું કરવાનું આ બધા મુંબઈ દેખાડે શું દેખાડે નકશા નકશા કરી શકે કોઈ ગમે ડર કે નહીં ડરવા નહીં પછી ડરવાનું રહ્યું ક્યાં હા બસ પછી ડરવાનું રહ્યું રહ્યું જ નહીં ભાવના પૂરી થશે એવું માનું છું ઈચ્છા છે પછી સંઘ નાનો છે કરોડ રૂપિયા નું જે ખાસિયત ભગવાન છે ને એ પણ થશે ને અને મારે કું આશ્રમ એ લોકો પછી તો ખાઈ પીને મોત કરે ઉતાળાનું સાધન કરી નાખ્યું લોકો થાક લાગેલો છ મહિના સાંજ મહિના લાગે હોય ને એ તો આગળ બઉ પુસ્તકો લખ્યું પોતાની ભાષામાં જવાનું તો વધી જ્ઞાની કહેવાય નઈ પોતાનીકલ કેવાય આ બધું એ બધું થોડી પરવાનગી આપવી જોઈએ દાદા ઓછો લોકો લઈને વ્યક્તિ की दादा हूं तो बराबर बराबर प्रचार करव आप फ्री अब आप कर प्रचार खाते रो प्रचार प्रचार तो करव अंत आवा मानते છોકરાઓ જીવિયો એટલે હાર્ટ છે હું તો વાત નજર થઈ ગયો મનમાં ફરી છે એટલે વિચાર પડી જાય ને अरे आते तम, जो तमाम सुदातम शु नामु मोहनलाल मोहनलाल मोहनलाल मोहनलाल मोहनलाल छे बढ़ू करे વિચાર કરવો હોય તો કરે બીજું કરવું હોય તો કરે પણ આપણે મન જ્ઞા અને મોહનલાલ જ્ઞાન તમે જ્ઞાતા જ્ઞાતા જ્ઞા નો સંબંધ રહે કશું અડે નહી કરે કશું કરવાનું રહેતું નથી આ જોવાનું રહે છે જગત જેને આપણે અવળી સમજ એટલે એવું થાય ને અવડી સમજ થી એવું થાય અવરી સમજતી થઈ એટલે સંકેત થાય કે સમજ પેલી ફેક ને ખોજી જ કે આપડે કોઈ ને છૂટક બોલે ફળકો આપે જ ને છૂટે કઈ બોલે હેલ્પ કરે ખેતરમાં બીજું બાજુ પેહી ના જાય પેલું તો બીજું બાજુ પેહી ના જાય ઉપરાંત પોતાનું પડી ગય છે મમ્મી કેટલા વર્ષ છે પરોક્ષ આજ્ઞા ચાલે નહીં જ્ઞાની પુરુષ ની જ્ઞાની પુરુષ ની પરક્ષનાર કે છે જા હા પસંદ કર્યો જ્ઞાની પુરુષ આજ્ઞા પ્રમાણે ચાલ તે સમજણ ચાલુ કે તમે ગમે એટલું માથાકુર કરો નઈ અમે કયું વાક્ય નુકસાન કર્યું છે તે કહું કે સૌભાગ એમને એવું કહ્યું અમે પ્રત્યક્ષ માનજો કે પચેડી પછેડી આપીને અમે હવે એ જીવતા પ્રત્યક્ષ પણ કેવાય કેવું ગયા કોઈ રેલો જ નહી પછી ભૂત નથી તો પછી રે કે શબ્દ નો દુરુપયોગ થયો અમે પ્રત્યક્ષ છીએ લખેલું એના આધી ને અને તે પોતે હતા હાજર હતા મુંબઈ માં તો એને કઈ વાર થઈ જાય ના હોય ફોન ના હોય કપાવ દેવું કોને મને આ ફોટામાં છે તે જ કપાવી દેવું આવું નાક આવું શરીર એ જ કપાવ દેવું કપાવ ઓળખ્યા હોય તો કરે એક દોષ ના જાય એક દોષ ના જાય બફાઈ ગરું છે પરલોક ના બગડે ગતિ ના બગડે શું કયું ગતિ એ તો ચોક્કસ એમાં ફરી ફરી મનુષ્ય પણ મળે પણ એવું મનુષ્ય ના મળે અને જૈન તો અવતાર મળે ને હેલ્પ નહીં જે હૃદય છે બંધન છે હૃદય છે ના ગણી જે કરી છે મૂર્તિ એમ કેવાનું આખો શાસ્ત્ર નો એ જ છે એમના પુસ્તક આધાર જે છે સજી મૂર્તિ કોઈ અને તેને પડી પણ મૂર્તિ ગમે તેમ ના ખોરી કરીશ ગમે તેગ બેઠેલો હોય નિશી ના હાથમાં ઉપયોગ હોય તેઓ ખોરી કરીશ નહીં તો હાથ ધારી એટલે એનું શું કારણ કે છે પ્રગતિ નથી મંડે એ શું કારણ એક ચાર રખાબી સારી અસર થાય કેમ થાય આપણે ના આમ પ્યાલ છે એને આર્થન કરાવડા શું કરાવડા તો બીજી કઈ વસ્તુ આર્થ નહી કરાવતી હોય અને આરતે ધ્યાન પ્યારા નું કઈ પેલા સમાય દે પોતે તો એ આરતેન કરે ને એટલે આરત થયું એ દઉદ થયા કરે એટલે પારા ફૂટ્યા તમે આ થાય છે શું તમે શીખ્યા એ તો મુસ્લિમો ને થાય તે બધા ને થાય છે તેમજ તમે જૈન તરીકે શું શીખ્યા ગજુ કભાઈ તો થઈ જાય ચોથું નિરંતર તમારું શાસ્ત્ર લખ્યું છે એ તમારે કરવા માટે નથી લખ્યું જાણવા માટે લખ્યું છે તું જાણ અને સમજ બરોબર જ્ઞાની પુરુષ પાસે સમજી અગર સદગુરુ કોઈ હોય આત્મજ્ઞાન થવાનું હોય નજીક કાળમાં એવા કોઈ સદગુરુ હોય તો પણ ત્યાં લોકશામા પડ્યું છે કયું છે પણ થતું નથી કયું છે ભગવાન જાણીએ છીએ ઘણું પણ થતું નથી જાણીએ છીએ ઘણું કે કે જાણીએ છીએ થતું નથી કરવાનું કહ્યું હાઈ હાઈ કર્યા કરવાનું એ તો ઇફેક્ટ છે એમાં કજું કરવાનું ના હોય તાર એના કોજીસ નું સેવન કર આખા આખા ભૂલ માં હું વાત છું કેવા આપતી વાત ભૂલ તો ભાગવી જ પડશે કે ભાગ્યા હવે થાય ભગવાને જાણવાનું જ કહી છે અને કોઈ કોઈની દ્રષ્ટિ એ સમજ કે નહી કરવું પડે સમજાવી વાત કેવું કરશે પરીક્ષા આપવી પરીક્ષા આપ્યા પછી એ શું થશે મારું એનું જોવાનું આપડે ના હોય સારી પરીક્ષા આપે છે જેને આ સારી રીતે સમજે છે એને મારું શું પરિણામ આવશે જોવાનું નહિ આટર ને ગયા કે ના રે જાયક ના દે પે તે રીતે ચાલો જરાક કહીએ ને કે સાહેબ આ વાત હારી નથી આવી છે સ્વરૂપ થયું ત્યાં રૌદે ત્યાન થયું વેદના વાળું મળું દેખાય આ છે ત્યાં મળું વેદના વાળું દેખાય પડી જાય મોડું ચડ્યું નતું તો પડી જાય ચડી જાય તો જુદું ચડેલું પણ જુદું પણ પડી જાય આ તો જવાય મોડું પડી જાય અને સિવાય તાર મળું ચડી જાય ચડી જાય ચડેલું મળ્યું બધા ક્યાંય ખે શું ટોબરા જેવું મળ્યુંક બાચા છોકરા જેવું મળ્યું શું ફરિયા કરું તોભરા જેવું થઈ જાય છે ભાઈ મને તો નોપ એક ફેરાબા જેવું થઇ ગયું નઈ પછી તોબા હરીસા માં જોયે ખરાબ દેખાય અહંકાર ખરું બરો હા એ પૈ બંધ થતું નથી જરાક કોઈ પગના કર્યો નઈ પડી જાય જાય અમુક આ તો આપડે અંદર રિપેર રિપેર કરીએ કે ના મોરુ પડી ગયું ના દેખાય નહિ દેખાડું તો ના જાય કોઈ સમજી જાય પડી ગયેલું હા આપડે દેખાત છે ને બધું નહી બે રોટલી ખાવાતી હોય રોટલી બે આટલો બાર એટલા સારું પડ્યા મધ્ય ના ઠીક છે આટલું કઠોર લાડવા ખવાતા હોય તો ઠીક છે લાડવા તો ખાઈએ છીએ રોટલી બે બઉ સરસ રીતે પથ્યું એમનું એકદમ જઈને ઉપર કરવાની નથી કરવાની એનું ભય છે કે જ્ઞાન અને સમજણ નું છે વીર્તિ છે એટલે આપડે તમને ભેદ વિજ્ઞાન આપીએ છે ને એનું ફરજ વીરતી આવે એનું એટલે જ્ઞાન નું ફળ વીરતી મને પૂછતા હતા દાડો કે કૃપાલ દેવ અક્રમ ને કઈ અક્રમ નું થોડું એવું પૂછાયું પણ લોકો ને સમજવું પડે ને એમને આક્રમ લખેલું છે લોકો સમજ ના પડે ક્યાં લખેલું છે એમને લખ્યું છે પરિશ્ર સંદેશ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે ભૂલ ભૂલ આખા જગત સમજવું કે આશ્રમ આશ્રમ જ છે આખા જગત તમામ સાધુ સન્યાસી આચાર્ય બધા આશ્રયો આશ્રદ સમજ્યા સર એ કહેશે કેશ્ર પરિશ્ર परिस नहीं इनमें संदेह मात्र दृष्टि की भूल है भूल गए गति गति रचना जी ने उपदेश की परमोत्तम तीनुकाल इनमें सब मत रहते करते निभा आसभा परिसवा नाम जाए આ સવા પરિસ છે એ અક્રમ વિજ્ઞાન